સત્સંગ કરતા રહેવું સમય મળે જેટલો એક મિનિટ મળી ગઈ તો છોડીએ નહીં આપણે ચાન્સ યોગ મળ્યો તો સામે તાલીમ તો સત્સંગ થતો નથી પણ સામે કોઈ હોય ને યોગ મળે ને ભાઈ આપણે પૂછતા આપણે પૂછતા અમે પંડિતા જેવું શીખવા જઈએ તો કંઈક નીકળે હવે સરસ આપણે સામાન્ય નીચે જઈએ તો સામેથી આપણી તરફ આવે નહી તો આવે નહી એવો સિદ્ધાંત છે બચ્યું હોય મોટું હોય ગમે તેવું હોય આ સિદ્ધાંતલક્ષ રાખીને તમે આવવા ને બે કમ ની બેસ અહી બેસ વાત થાય આપણે તો કુક દાળો અભાનો થાય ત્યારે અપરમાં દાળે આવવાનું થાય અપરમાં દાળે આવવાનું થાય વરમાં એક જ દાડો આવે છે તો ડાકોર છે કે રજા લીધી છે પણ એ સંભાળે એવા છે શું તું જાણું છું તમારે એનું એડજસ્ટમેન્ટ શું એમને જવું હોય તો આ સંભાળે ને આને હોય તો એ સંભાળે હું સંભાળી લઈશું પણ એવો જો પ્રેમ જીત્યો હોય તો આપણે પ્રેમ જીત્યો પ્રેમ મને કહેવાય છે કોન્ફિડન્સ હા એના આપણા હોય એ એવું થઈ આ વિશ્વાસ શબ્દ આપણે બધા કહીએ વિશ્વાસ એ તો બહુ મોટો શબ્દ છે પણ આ વ્યવહાર મને સામાજિક ભાષામાં યોજના જીવનમાં ઉભરાય આપણાથી વિશ્વાસ વિશ્વાસ ખરી થાય તો શ્રદ્ધાને લાગવો પડે છે શ્રદ્ધા શ્રદ્ધાને પણ આ નીચેનું સમાજના નીચેના સ્તરમાં સંસારીઓ માટેનું છે વિશ્વાસ એટલે વ્યવહારમાં આપણે સામાજિક વ્યવહારમાં એકબીજાને એકબીજાના માટે વિશ્વાસ આપણે બહુ મોટી વસ્તુ ગણાય છે ઘણી મોટી એ માણસાહીનો અને માણસનો માણસાહી ગુણનો બહુ મોટો આધાર છે માણસાહી ગુણનું સૂચક છે એક બેન ભાઈ જવાનું નથી એમાં બધા એના માટે છે તો સમજેલું જ નહી બેન ભાઈ એટલા માટે કે અરસ એકબીજાનો ઈશ્વર જીતે એટલે પછી દુનિયા બધા જીતી જાય બધા પછી તો વાંધો જ ના આવે શું આ બધાને એટલે બહાર બીજા કોઈ જીતવા જવાનું નથી દુનિયા એટલે શું કે આપણે આપણી અંદરની દુનિયા ઉજવાની એ જીતી જાય આપણે આ જગત ને જગતને આવશ્યક ભાઈ અહીં આ ખુરશી છે જો આપણા વસંતભાઈ ને જોડે તો એ જય સચિદાન કનુભાઈ કનુભાઈ શું ચાલો એટલે વિશ્વાસ અને શ્રધ્ધાનું અંગ છે શ્રદ્ધા આધ્યાત્મિક જીવનમાં જાય છે અને વિશ્વાસ સંસારી જીવનમાં જાય છે એટલે વિશ્વાસ તો સંસારી કંઈ અમારા સાધુઓ સંસારી ના હોય પણ સમાજનું એક અંગ તો ખરું જ પણ એ સમાજને અંગ તરીકે પોતાને માને તો આજના સંતોન સાધુઓ જોશો તમે તો દરેકે કોઈને કોઈ અંશેને ક્યાંય ને સમાજ જોડે જોડાવું પડે છે કોઈ સાધુ એવા હોય કે એમને વિચાર હોય કે સમાજનું સારા માટેનું બધું એ કરતા હોય સારી રીતે પ્રખ્યાત થાય કે બધા ચારના વારા માની રહેતા થાય જાત જાતના હોય બધા સમજાયું છે બધું આધ્યાત્મિક દ્રષ્ટિના સાધુ જુદા છે એ અંતરના સાધુ છે અંતરના એટલે સાધુ પણ અંદરમાં રહેલું છે પણ સમાજ છે એટલે સમાજમાં આ બે પાખ્યા ખરા ને એટલે બે પાંખ્યાને સાધુને એમની રીતે સરળથી લેવલ લેવા માટે અને સંસારીઓને એમની રીતે લેવલ લેવા માટે બે એકબીજાના રસપરસના પાખ્યા છે બેલેન્સ કરનારા પછી સંતોને એ માને પૂતા કે આપણે એમ જ છીએ ને હવે અમારાથી ભગવાનની વાત કરીએ અમે જ દર્શન કરાવીએ તો તકલીફ પડી જાય છે અને આપણે પછી હવે અત્યારે વખત એવો થઈ ગયો છે ને કે સહ્યાર હૈયારું થઈ ગયું છે એમ બહુ સરસ શું કહ્યું સહિયારું સહિયારું સહિયારું સહિયારું એટલે સહિયારું સહિયારપણ કરવાનું બધા એકબીજા એ બે ને ભાઈનું કરવાનું ભાઈએ બેનનું સહિયારપણ એ કહેવાય સેન ને કહેવાય પણ એ છોકરીઓમાં જ વપરાય છે ભાઈઓમાં તો સખા વપરાય છે બેનોમાં વપરાય છે એવું નથી ખબર સહિયારો ભાઈ અને પૂછ્યું મને ખબર નહીં કરવામાં આવે તરું શું તરું શું કેતું બેનપાણીઓને એટલે બેનપાણીઓ બહેનો જોડે બેનપણા કરવા હોય ને ત્યારે સહિયાર વાપરે ભાઈઓ ને ભાઈ જોડે જરાક ભાઈબંધી કરીને સખા પણ વાપરે સરખા શબ્દો તો બહુ ઊંચો છે ઘણો ઊંચો છે સમજ બહુ ઊંચો છે મૈત્રી ભાવના આવું બધું એટલે આત્માની હાજરી છે આપણી અંદર એ આત્માની હાજરીને કારણે સમાજ અને વ્યવહારમાં ભાષામાં પરિપક્વતા અને આવી ગયેલી છે પરંતુ આજે સમાનતા આપણને છે માન્યતાથી બદલાઈ અને સમ્યક માન્યતા આપણી પ્રાપ્ત થઈ જાય છે બહુ સુંદર કે પદની પ્રાપ્તિ એ કરીને થાય છે કે આ કાળમાં આશ્ચર્ય થયું છે આ મળ્યું એ બહુ આશ્ચર્ય નહીં આવું બને નહીં કોઈ દિવસે કોઈ દિવસ ના બને બની શકે જ નહીં માણસના અત્યારના ખાસ કારણ વખતમાં સ્વભાવ ગમે તેવો હોય ગમે તેવા ભક્તિવાળા હોય હોય બધા હોય પણ શંકા અના જાય કોઈ શું કહ્યું શંકા ના જાય કોઈ દિવસ ના જાય હું કોણ છું ના બધી જ રીતની શંકા તો પાર વગરની હોય છે એક ના હોય હું કોણ પોલિસીની વાત તો જુદી જ રહી શંકા બધી બહુ તમે વ્યવહારમાં શું જુઓ છો તારે શું જુઓ છો આપણે આખા દેશમાં આ બધા શું છે બોલકો કોને શંકા સરકાર દિલ્હી સરકાર આટલી સત્તા છે તો એને શું શંકાલતી નથી મને શંકા ના હોય દાદા હું દિલ્હી સરકારની કહું છું તું તું તો દિલ્હી સરકાર કોર્પોરેટર નથી પણ દિલ્હી સરકારની શંકા આપણે શું રાખવાની દાદા આપણે ક્યાં રાખવાની પણ એને હોય સત્તાધારી હોય એમને તો બહુ શંકા હોય સત્તા બધી પોતાની પાસે સત્તા થઈ પણ ટાંકીઓ ખેંચનારા કેટલા બધા હોય તો શંકા તો હોય જ ને સાચો ખેત રાખવું શંકા તો બહુ છે શંકાની વંશારી એટલી મોટી છે એટલે મૂળ શંકા તમે કહીએ તો બરોબર છે બહુ કોશું લેતો પણ એવો પ્રશ્ન કોઈ થાય તો ને એવો શંકા પડે તો ને એટલે દાદાએ કહ્યું કે પોતા પર શંકા પડે ને એને જ્ઞાન કહ્યું એને શું કર્યું શંકા નથી કહી એને બહુ મોટું જ્ઞાન કરવું છે ક્યુરિયા હોય તો તારા પર શંકા પડી હા શું મને મારામાં વિશ્વાસ નથી એવું બોલ એ વસ્તુ જુદી રહી પણ શંકા પડે બહુ ખાતરી છે એટલે ત્યાંથી એને વણવાનો રસ્તો ચાલુ થશે ધીમે ધીમે હવે એનો હિસાબના ઇપરામાં રેતા તો બધું સમજાવે એ તો પોતા પર શંકા મને બનવું મુશ્કેલ છે ત્યારે એને કંઈ ખોજ થાય ખોજ થાય સાચી કંઈ ખોજ કરીએ આપણે આ પરીક્ષા આ તો જ્ઞાનના હોય એની વાત કરીએ છીએ એને જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક સબર કારણ છે પરંતુ એ શંકાઓ પછી એક્ઝેક્ટ શંકા જોઈએ એને શું એટલે દાદાએ શું કહ્યું કે બધા પુસ્તા તમે કોણ છો શું છો તમારું નામ શું આમ કરીને એને દ્વિધામાં મૂકે અને તારે એને શંકા પડે કેમ કરતા નામ પરિશંકા પડી ગઈ નામ પરિશંકા પડી તું તારા પરિશંકા પડી ગઈ તું એટલે હવે જ્યાં નથી ત્યાં માને છે એના પર બહુ મોટો ઘા થયો કહેવાય તું એટલે એને વરવાના રસ્તા મળે વરવાના પાણી થાય એટલે કોઈક થઈ જાય હવે જો કાચી પાછી હોય તો પછી પછી જતી આવી જતું એ રહે એવું છે પરંતુ એવા માસ્ટર આગળ હોય તો જ કામ થાય નહીં તો ના થાય શું એમ તો સત્સંગથી બધા પૂછ્યા જ કરીએ આપણે આમ જો આમ છે તેમ છે બધું કરાવીએ એમ થતું નથી કોઈ બધાને ખવું બહુ મોટી વાત છે બહુ જ મોટી વાત છે કારણ કે એટલા પ્રશ્ન નથી મળતું એની પાસે તો આખું વિજ્ઞાન રહેલું છે એ વિજ્ઞાન મૂકે ને તો દરેકમાં આત્મા હાજર છે જ ટ્રેન પકડી જાય એને વાગે આ બધાને દિલ તો પર છે બધા હૃદયનું હૃદયનું કહેવાય એને એટલે આત્માની હાજરીને કારણે અને આવા જેને ખોજ હોય શોધ હોય કંઈક એ હોય કે નહીં અમારે ઠેકાણું કોને ઠેકાણવું નથી એમ એમાં એવાના રસ્ત કામ થઈ જાય પણ બહુ પોતાના ઉપર લપેલા તો મારી જીતા હોય છે ત્યારે તકલીફ પડી જાય લપાય આ ઇસ્લામ ધર્મમાં છે ને શંકા ના પડે લોકોને જરૂર પડી કેટલા અંદર પથ વર્ષે તારી છતાંય એમાં જોજો જે દિલવાલા છે તે આપણે શું પાંચ છું પાંચ નમાજ પડે છે ને હવે મોટે ભાગે તો બધા ત્રણ નમાજ જ પડે માસ્ક પડનારા બહુ ઓછા હોય છે એ તો બહુ ખોજક ટાઈપના હોય એવા જ પડી શકે તો ત્રણ તો આપણા બધા આપણા સમાજમાં હોય છે નથી હોતી ત્રણ હોય છે ને તે આજે એમાં બહુ સમય મળતો નથી એટલે પછી ગમે તે કરી રાખે નહીં આવું પણ ત્રણ તો અવશ્ય કઈલી છે સમજાય છે આ ચોવીસ કલાકનો દિવસ એમાં સારા દિવસમાં બધા સંજોગો સરખા આવતા નથી ને ચોઘડીયા કેમ ના પડ્યા આ ચોઘડીયા કઈથી આવ્યા સારા માટે મૂકવાની જરૂર નથી મારે તો ચોઘડિયા વગર જવાનું છે બધું હમ સમજાય છે એટલે પાછા જ્યોતિષીઓ હોશિયાર ખરા એવા કે રોજનો રાહુકાળ ફોડી કાઢ્યો પાછો એટલે આટલા વખત માં તમે કઈ મરી જ નહી દેજો આપણા રાધે રાધે ને ખબર બધું જે આમાં બહુ ભક્તિ માં હોય ને એમને ખબર નહી પણ હે મહેતા સાહેબ ખરો નહિ અને મોટે ભાગે ઘણા બધા રાખે કે આવું છે આપડે સાચો करकू नहीं होत बधु एट ते पूछूमने कविराज नवलो भाव करावे बोलियाना पदेश अपना सुरेश भाई ने पूछू आया नहीं पूछा कि एना पर सत्संग चलाजो तो बहुत भाव करावे ये पथ है आप सेवन में માયા ખેંચે જીવને હેઠળ મહિલા કે ભાવ્ય ભળે તો આપણને જ્ઞાન મળ્યું હું શુદ્ધાત્મા છીએ સભાનતામાં છીએ આપણે છતાં આપણા દ્રવ્ય ભાવ એટલે કે ડિસ્ચાર્જ ભાવ એ બધા રહ્યા એ દ્રવ્ય છે એટલે દ્રવ્ય સિક્કાની બે બાજુવાના જેવા છે એટલે બધા એને એ પ્રમાણે રખાવે છે એ દ્રવ્ય ભાવ એટલે કે ભાવાભાવ કરાવડાવે એવા છે એટલે કે દ્રવ્યમાં એવું નથી પરંતુ આપણું જે હિસાબવાળું છે ચીકરાશ છે ને એના કારણે આવું થાય છે એ મન બચન કાયમ તેઓને સ્વભાવ કહ્યો ને સ્વભાવ એ સ્વભાવના ભાગમાં આ દ્રવ્ય ભાવાભાવથી અવિધ કામ કરે છે તેઓનો સ્વભાવ કયો મન વચ્ચેઓનો સ્વભાવ કંઈક આપણે પાંચ ઇન્દ્રિયોને ટેવો દઈએ તો બધી કટેવો કહીએ આપણે કે આ તું બરોબર છે ચાલો હેલી ને આપણે પણ અસલ તેઓને સ્વભાવ કોને કયો કે અંદરમાં કયો છે ઇન્સાઈડમાં ઇન્સાઈડ એટલે આપણા અંતઃકરણના લેવલે જ જાય અંતઃકરણના લેવલે જાય એટલે મન આગળ જાય મુખ્ય તો પણ મન આગળ સીધું જવાય એવું નથી રાજા છે એટલે રાણીજીમાં જવું પડે કરવું એટલે રાણીજી જીતે તો પછી પછી રાજાને પછી રક્ષણ કર્યું ને બુદ્ધિ હા એ રાણી છે રાજાની બુદ્ધિ ને મનની લડાઈ ભરાઈ નથી એની અરે શું વાત કરો લાઈ નથી એ તો એટલું વાર કર્યું હતું આપણે એટલે વારથી અત્યારે ગાદી ભોગવી રહ્યા છીએ અરે પણ બુદ્ધિ આમ બતાવે મન આમ બતાવે ગાદી તો ભોગવે ને આપણે એને સત્તા આપી છે તો આપણે સત્તા આપી છે ને એ મન ના લેવલે એ સ્વભાવનો સ્વભાવ કઉ છું હું તેનો સ્વભાવ કહીએ છીએ ને મન સ્વ મન વચન કાયની અને તેનો સ્વભાવ ટેવો છે ને એ બધી બહારના ભાગમાં જાય નો કર્મમાં જાય અને સ્વભાવ છે તે અંદરના દ્રવ્ય કર્મને આ બધા પેલા ચાર થયા નથી જ્ઞાન આવવાની દર્શનાન કરે વિઘ્ન અને મો ત્યારે ચાર છે અને પછી આ પેલા નવ બીજા છે આ બારના શું નવ નહીવત દેખાય છે કે છે આ તો આરામ દમ નથી કરશું કહે છે પરંતુ એ ત્યાં આપણે જાગૃત તો રહેવું પડે અમને પ્રશ્ન કર્યો કે પ્રતિકમણ આપણે કોઈને દરેકને કોઈને બધાને કોઈને કોઈ પ્રકાર પ્રશ્ન થાય કે આપણે આટલા બધા છીએ પ્રતિકમણની બહુ વાત થાય છે શું ટ્રંસ ના ને તે બધું દાદાએ સમજાયું છે આપણે સત્સંગમાં ઘણું નીકળ્યું છે પ્રતિક્રમણ એટલે શું એ જો સિદ્ધાંત સમજીએ તો આપણે પ્રતિક્રમણ અને એ બાબતે આપણે પ્રતિક્રમણ સ્વરૂપે યથાર્થ એટલે એક્ઝેક્ટ સ્વરૂપે રહી શકીએ જયારે જરૂર પડે ત્યારે પ્રતિકમણ એટલે શું હું શુદ્ધાત્મા સુપાને રહેવું એવું નથી કહેવાતું એને એ તો ભૂલ આપણી અંદર દેખાય ત્યારે જ આપણને પ્રતિક્રમણ હોય બાકી ના હોય અથવા બાહ્યકરણમાં આપણાથી નો કર્મોમાં બધામાં એમાં લાગે કે આપણું અતિ છે તો પ્રતિક્રવું પડે છે સમજાયું કે નહીં નોકર્મ ના સમજાયું હાસ્ય હસવું ગમવું અને ના ગમવું આ શું કહ્યું ના ગમ અત્રો શોક ભય ભય અને જુગુપ્સા જુગુપ્સાઇ કઈ હવે જુગુપ્સા એટલે આપણે કઈ ના મને તું કોઈ ગમે તમને જોયું તો ચીડ ના ચડે કે છે તો પછી એ જુદી જાતનું હોય છે આ જુગુપ્સા બહુ જુદી હોય છે કઈ ને કઈ પ્રકાર હોય જાય તો અને આ ત્રણ વેદ કયા પુરુષવેદ સ્ત્રી વેદ અને ન પુષકવેદ એટલે બે નો બે આવું છે ત્રણ વેદ કયા વેદ વેદ વેદ એ દેહને લગતું કર્મ છે વેદને લગતું કર્મ છે હા એનાથી આ ભટકામણ આપીએ અને વેદનીય છે એ નો કર્મ છે વેદનીય વેદનીય એનો અર્થ જ સફરીંગ ભોગવટો ભોગવટાના અર્થ વેદનીય અર્થમાં લેવાનો આપણે સમજાય છે એટલે ભોગવટો કોઈ પણ હોય તે શરીરના બાબત મેં ગયો હોય એટલે બધો ભોગવટો જ કહેવાય તો જે કહો તે તમે સમજાય છે દાદાજી એક દિવસ તમે કહ્યું સ્ત્રી વેદ સમજવો બહુ અઘરો છે ના એવું કશું નથી એ તો અમે એટલા માટે કહીએ ના એટલે તમારે એકદમ નહીં લેવાનું એકાંતિક નહીં લેવાનું એને સમજથી લેવું પડે એ તો કોઈ વખતે અમારે સત્સંગમાં નીકળે પણ એનો બહુ વાત કરવાથી પછી અત્યારે સમજમાં આવે નહી વિજ્ઞાન એનું એટલે એકાંતિક એક પક્ષમાં એકાંતિક પડી જાય એટલે હું એ ફાયદો ના કરે બહુ સમજે ત્યારે આ કાળમાં તો અત્યારે તો સ્ત્રી વેદને જેટલું કહીએ એટલું જ પુરુષ કહેવા જેવું બે બાજુ એટલું સમજવાનું અને દાદા ભગવાને તો પુરુષ વધારે કહ્યું છે ગુનેગાર બધી રીતે આ બેન ભાઈઓના સંબંધોમાં પુરૂષને વધારે મૂક્યો છે કે જવાબદારી એના માટે મૂકી છે એના માટે મૂકી છે આ તો દાદા ભગવાન ની સમજ આપીએ છીએ તમને સમજાય છે કારણ કે આ કારને હિસાબે કે કાળ એવો છે વખત એવો છે જો વિજ્ઞાન ના જાણે તો એ બે ધારી બે ધારી જેવું કામ કરી નાખે જ્યાં આપણું એ સહાયકારી થવાનું હોય કોઈ બધી જ રીતે એની જગ્યાએ બધું બધું થઈ જાય વિજ્ઞાન તો છે પણ સમજી લેવું જોઈએ સમજાયું એટલે એટલે બધા વ્યૂ પોઈન્ટથી સમજવું પડે બધા વ્યૂ પોઈન્ટથી સમજવું પડે કઈ રીતે નુકસાન કરશે ને કઈ રીતે નુકસાન નહીં કરે બધું સમજવું પડે તો વિજ્ઞાન કહેવાય તમને શું લાગે છે નહી નુકસાન કરશે કે નહીં કરે એવી રીતે તો જ તમે શાક સરખું શકો કે નહીં શાક શાક સમારવું તો પણ શાક તો તમે સમારું જ ક્યાં તમે તો આ મશીનો ગયા બધું દાદાજી સ્ત્રી વે ચાર રૂકો કોઈ પણ રસોઈ કરો તેમાં તમે જાણો કે આ શું નુકસાન કરશે શું છે તો જ તમે એનું વિજ્ઞાન સમજો નહીં કોઈ પણ આઈટમ લોરું કે નહી રાઈટ એ આ વાત છે તો આ શરીરની બાબતમાં વાત કરવામાં આવે આ શરીરમાં કરો એ જ વાત આ તો બહાર નહીં કરી શરીર ઉપર લાવો સમજાય છે શરીર કરતા પણ મનના લેવલ આ એટલે એ બધું શરીરમાં જ કર્યું ને આવે તો છે પણ મનના લેવલે એકદમ જ્ઞે છે મન જાણવા યોગ્ય અને જે જણાવવા યોગ્ય છે એ બધું જ્ઞેય કહેવાય અને જાણવાનું જાણનાર હોય તે જાણનાર કહેવાય એટલે જે એનામાં સ્વભાવ છે એ બધા જ્ઞેયો કહેવાય જણાવવાનો સ્વભાવ કોનામાં હોય કે જે જાણવાના સ્વભાવમાં હોય એની સામે હોય તો જ દાખલા તરીકે અરીસો બધાને દેખાડી દેવાનો છે જેમ છે તેમ દેખાડી દેશે તો અરીસો અહીંયા આગળ શું કહેવાય કે જાણવાનો કહેવાય જો એના જાણવાનો સ્વભાવ હોય તો અરીસામાં સ્વભાવ છે જાણવાનો છતાંય એ જાણવાનો સ્વભાવ જેવું કામ કરે છે ને એટલે આત્માને અરીસા જેવી ઉપમા આપી પણ એ સ્થુલ ઉપમા છે શું કહ્યું સ્થૂળ ઉપમા છે એટલે આત્માને સ્થુલ સમજાવવો હોય તો અરીસા જેવો કહેવાય જેને વધારે જરા જેવરથી સમજવું હોય સુક્ષ્મ એને સમજ જોઈએ તો આત્મા કેવું તો કે આત્મા સ્પેસ જેવું અવકાશ જેવો કે અવકાશ તો કોઈને બધા જાણે જ છે તો તો કહેતો કેવી રીતે ક્યાંથી પકડવું કહે છે કોઈ જગા એ નહીં ઉપર નીચે અહીંયા તે ગમે ત્યારે પડે એટલે પેલા કવિએ ગાયું स्वप्न भाई जागे बिचारा गबरी गया कवि ना लगे लाइन अपनी कविरातनी जुदी थी लाइन से विचार कर तो थी जाए कवि कवि है तो विचार शरीर पर आवे तारे एट आत्मा स्पेस जो शू क स्पेस तो सिद्ध भगवं तो है કે જે લોકાકાર છે અને એમાં વચ્ચેની ત્રસ નારી છે એ ત્રસ નારીમાં અહીંયાથી સેન્ટરમાંથી સીધું નીચે છે બરોબર આપણું સેન્ટર ઓફ ગ્રેવીટીનું બળે તે જ હોય એ બરોબર ત્રસ નારી એટલા એટલા જ ભાગમાં છે એટલા માટે તો આ મનુષ્યો બે પગવાળા છે છતાં પણ એક પગ પર પણ કેટલું એ લોકો બેલેન્સ કરી શકે તને ખબર છે યુગમાં અહીંથી આમ બતાવે છે આવતી આમ કરે છે બે તજ પર પણ ઉભે છે બેલેન્સ હોય છે આ સાચું હશે હશે સાચું તમે કઈ કરી જોયા છે પછી એવો બીજો પગ આવશે અને આ આત્માની હાજરીને લીધે હશે એવી છે બધી આ સમજેલું તો ના હોય એક પણ ના હોય એટલે આત્મા ગમે તેવું દ્વંદર સ્વભાવવાળું આપણું પૂતગલ છે છતાં પણ એ અંદરની હાજરીને લીધે એ દ્વંદર પૂતગલ ઉપર સ્વભાવમાં જીવવા પર આમાં ગમે તેવો જીવતો હોય હું ગમે તેવો હોય છતાં પણ એને જેમાં હું એવો પાકો થઈ ગયેલો હોય ને તો એને બેલેન્સમાં રાખી શકે છે એ આત્માની હાજરી છે હંમેશાનું જે સમજ્યા આત્માનો સ્વભાવ છે આ આમ નામ હા પણ એ સ્વભાવની રીતે એમાં ફ્રુજ નીકળી જવું જોઈએ અધકચરો રહે ને તો એનું બેલેન્સ જાય કર્યું સેન્ટર ઓફ ગ્રેવિટીથી વન થતું રહે સમજાય તો કે નહીં કપડી આમ ડેમ બધું ચાર ચાર થાય સેન્ટર ઓફ ગ્રેવિટી ભણ્યા છે કે નહીં વન થડમાં પડે તો જ શું કહ્યું એ સમજાયું એમાં એટલા મંથર એક આ બાજુ ને આ બાજુ એ ભેગું કરે ને ત્યારે આખાનું મંથર થાય એફી ટાવર છે આટલું બધું બનેલું છે તો એ ઉભું છે એ આટલા બધાનું એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એનું બેઝ છે ને એના મંથરની અંદર છે એટલા માટે ઉભું રહ્યું છે જરાક જ જો આમથન થાય તો બને ખરાબ થઈ જાય સમજાય છે એ તો સિદ્ધાંત છે સેન્ટર ઓફ ગ્રેવિટી એના સાયન્ટિસ્ટો એને સિદ્ધાંત ઉપર કેટલું બધું શોધો કરી આખી આ સ્પેસ ને ન્યુક્લિયર ને આ બધું શક્તિઓ જ નીકળી આખી અને સ્વામી ભગવાનનું પદ્માસન છે ને એ બહુ સુંદર સૂચક છે એ હંડ્રેડ બેલેન્સ છે એટલે વંખર તો ક્યાં વાત કરે એમને તો લિફર સ્ટ્રેઇટ હોય એ વાત જુદી છે આ તો એક આ બાહ્ય સંજ્ઞા છે આ વિતરા વિતરા વિતરા કન્યા છે એક જાતની પદ્માસન પદ્માસનની વિદ્યા સંજ્ઞા આ પિરામિડો પીરામિડનું છે ને એની એની વચ્ચે બહુ સમન્વય સૂચક છે એક એ પિરામિડમાં એ વંથડનો સિદ્ધાંત આવે છે હતો અને આજના વિજ્ઞાનીઓએ ફ્રાન્સમાં એમાં બહુ પ્રયોગ કરેલા પુષ્કળ કરેલા અને ઇજિપ્તના પિરામિડમાં ગયેલા ત્યાં જોયલું કે વંથડના લેવલમાં કશું બગડતું નહોતું આ બધું છે આવું છે બધું સમજાય છે બહુ સમજવા જેવું છે આ તમારે અમેરિકામાં આપણે ત્યાં એક ટ્રાયંગલ છે કંઈક ઈસ્ટમાં બરબોડા બરમોડા ટ્રાયંગલ તમે સાંભળ્યું હશે બરબોડા સાંભળેલું બરમોડા એવો ટ્રાયંગલ એરિયા છે એમાં જે સ્ટીમરો જાય છે કોઈને ખબર જ નથી પડતી પ્લેન સ્ટીમર કોઈ પણ વસ્તુ બહુ બહુ થયેલું છે અને બહુ માથાકુઠો કરી છે એટલા માટે શોધવા માટે એવું છે આ એટલે આપણે તો સિદ્ધ ભગવંતો આ જે સિદ્ધ અહીંયા આગળ અહમ ઇન્દ્ર હોય ત્યાં સુધી છેલ્લામ છેલ્લું જગ્યા છે આ લોકની અહમ બસ એના સિવાય બીજું એટલે અહમ એટલે શુદ્ધાત્મ દશાને પામેલા જ હોય બીજા ના હોઈ શકે હવે સમજાયું પણ એટલું પદે સુધી એવી પુણ્ય બંધાઈ હોય તો એ છોકરા આ કાળમાં અત્યારે આ પાંચમા આરામ એ પુણ્ય બંધાય એવું નથી ચોથા આરામ બંધાતા હતા એવા પુણ્ય સમજાય અહમિન્દ્રોમાં જાય ત્યારે ત્યાં આગળ એમની એકબીજાના સાથે ચર્ચા અને બધું વાતો થાય ને દેવોની ભાષામાં એમની ભાષામાં હોય તે હોય અમુક જ ગડા કાઢ્યા હોય તેમાં દરેક પોતપોતાની જે રીતે જે પામ્યા હોય છે જ્ઞાન એ રીતે એમને એ રીતે ઉઘાર થઈ ગયો હોય એટલે એક બધા કરે અને પાછું બધું ત્યાં રહ્યા રહ્યા જ્યાં જ્યાં તીર્થશંકર ભગવંત હોય ત્યાં રહ્યા રહ્યા લાભ લે પાછા એટલું બધું હોય છે એમનું બોલો આ તો દેવગતિ બધી દશાઓ છે આપણે જવું નથી કે આપણે સીધું મહાવીર ક્ષેત્ર બસ નીકળી જવાનું બધા લાગુ કરવા પછી બસ બસ બસ હેરાજ એક જ સીધું સારામાં સારો રસ્તો એ ગાળા પાછળ ગાળ લીધું લગાવી ચાલી જાય તમે દાદા યુઝ કરું ને તો છે હંમેશા જ્ઞાન ના હોય તો આવું કોઈને ઉપર છોડી દે ને એ કોઈ છૂટો રહી શકે છે સાચું કુ આ ગાડા માણસો કેટલા આઝાદ રહી શકે છે ગાડા પણ આઝાદ વધશે જ નહીં નથી હોતા બધાથી પુખ્ત નહીં એવું છે આ સિદ્ધાંત છે આપણે દેશ શરીર સાથે આત્મા સાથે છીએ શરીરમાં આત્મા તો શરીરથી કેવી રીતે જીવવું એના માટેનો બહુ સૂચક સિદ્ધાંત છે આ ગમે તે ધર્મમાં ગમે તે માન્યતાવાળા હોય પરંતુ એ શરીરે કરીને એ અધીન એટલે અધિન અધીન પડે એટલે અંદરથી દિલથી દિલથી અધીન પડે રહે કૃષ્ણ ભગવાનને ગોપીઓનો સંબંધ અને ગોપ ગોવાળોનો પણ સંબંધ તો ત્યાં ગોપ અને ગોવાળો હતા અને ગોપીઓ હતા એ આખો સમાજ હતો હા આથું વૃંદાવન ને મથુરા ત્યાં બહુ મોટું એ લોકોનું હતું અને કૃષ્ણ ભગવાનનું બાળપણ ક્યાં ગયું એટલે બાળપણ એમનું ગોપ તરીકે આવું ગયું ને એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ એમાં ઘણા પ્રકારે બાળપણ ના થાય છે સમજાયું બાળકૃષ્ણ પ્રાણામિક સંસ્થામાં પણ બાળકૃષ્ણ છે અને એમાં જુદી જુદી માન્યતાઓ હોય છે બધી સમજાયું ને અને એવી રીતે કૃષ્ણ ભગવાનના છે કે યોગેશ્વર સુધીના બધા ભક્તિના પ્રકારો છે બધાને માટે સમાજમાં કારણ કે દરેક સ્થળ હોય એ પ્રમાણે ભક્તિ હોય બધાની ડેરા પહેલું સ્થળ જોઈએ એવું એના જે પ્રમાણે છે યોગેશ્વર કૃષ્ણ એ છેલ્લા છેલ્લું સ્વરૂપ છે યોગેશ્વર કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ એટલે યથાર્થ રીતે મન વાણીને કાયાથી દે સદેહ કરીને સચ્ચિદાનંદ સ્વરૂપે હતા અસચ્ચિદાનંદ સંજોગોમાં સચ્ચિદાનંદ હતા શું કહ્યું તો પછી એમને સંજોગો એવા જ આવ્યા ને તારે કેવા આવ્યા તારે એમને જેમ્યા સચ્ચિદાનંદ સંજોગોમાં જેમ કયા અને અંત ક્યાં તો સચ્ચિદાનંદ સંજો આવ્યો આ છે શરૂઆતને અંત જોઈ લો બધું જીવન જીવન મજા તમને હું એવું છે સચિદાનંદ તો બહુ અદભુત છે એ તો આપણે સચ્ચિદાનંદ સંઘ કહીએ એટલે સંઘ એટલે માણસોનો સંઘ નહીં પરંતુ સચિદાનંદ સ્વરૂપ ધારીઓનો સંઘ સ્વરૂપ દશાવારાઓનો એવું કહેવાય છે અને સંઘની જો સમજ ના હોય આપણને તો આપણે પેલી ચાલુ ચાલુ ચીલા ચાલુ ભાષામાં લઈ આપણે આવું કરીએ છીએ પછી આત્નો એમ છે અમને દાદા એ સંઘને બહુ વ્યવહાર નહીં રાખવાનો એટલે શું મૂકે દાદા મેં સાંભળે બહુ કેચું છે તમને કહ્યું હતું એવું શું કહ્યું હતું કશું કહ્યું નથી દાદા એટલે એટલે કેવાનો મતલબ એમને શું કે તમારે સુપરફ રહું એવું કહેવું તું તમને પણ સુપરફ રહો એટલે બધા વિજ્ઞાન તમને એની મેં આવીને મળે બેગું જાય રહી શકાય એવું છે ને રહી શકાય એવું છે નહી સુપરફ્લો બહુ સુપરફ્લો બહુ શબ્દો સમજાયો છે ને તો હે શ્રી કૃષ્ણ એ સુપરફ્લો છે ભાઈ એટલે જારી જશે બોલવાની જરૂર જય શ્રી કૃષ્ણ બહેનો નો કેટલો સર જરાક થોડો રજી ગયા એટલે પછી ચાલી પડી વાતો એટલે મહાત્માઓ માટે તો આજ્ઞાધર્મ અને આજ્ઞા ધર્મની પ્રતિક્રમણ એનો યથાર્થ સમજ એટલી સુંદર છે કે કોઈને કોઈ માટે ક્યારેય એવું ના થવું જોઈએ આ મને આવું થયું છે પ્રતિક્રમણ કરવા જોઈએ એવું ખતકો રે आने जो हो तो दादाए तो समझा कि जो दादा एट ज्ञापुर समझवा मूर दादा तो खरा दादा शब्दों पवित्र छजू ए पवित्र लेवल जपराय शरीर में लेवले वपरात एट આપણે સમજાવ્યું કે તમે શુદ્ધાત્મા થયા અને શરીર એ તમારું વ્યવહાર આપો વ્યવહારનું શરીર રહ્યું વ્યવહારનું થઈ ગયું વ્યવહાર્યું અને તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમે પાકતા નિશ્ચય ના થઈ ગયા નિશ્ચય એટલે પાકું કાયરનું હવે નોખા પડી ગયા પણ આ વ્યવહાર શરીરને વ્યવહાર આજના વ્યવહારમાં રહી નહીં શકે એનો પોતાનો વ્યવહાર લઈને આવ્યો છે એટલે એટલે આ રીતે પાંચ આજ્ઞાથી રહી જાણજો જાણીજો બસ પતિ સીધી સાધી વાત પણ પાંચ આજ્ઞા રહી જાગ સહેલું નથી તો આજના સાથે માટે આપણું પડે છે કે તમને પ્રાપ્ત થયું છે તમને સચવાઈ રહે અને તમને સારી રીતે એ ફળ આપે અંદરથી પોતાને જ બીજ પડ્યું એટલે બીજે ફર આપે જ પણ બીજની જેવી નર્સિંગ અને કાળજી લેવાઈ હોય એ પ્રમાણેનું ફર હોય તો નર્સિંગ અને કાળજી લેવામા હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા અને આ કનુભાઈ દેહ છે દેહધારી છે કનુભાઈ દેહધારી અને કનુભાઈ ધારી વ્યવહારી છે એમના વ્યવહારમાં છે એમના વ્યવહારથી નીકળી જવા માટે આ પાંચ આજ્ઞાઓ છે તમને કનુભાઈ એટલે તમે નીકળી જાઓ એટલે હું શુદ્ધાત્મા કનુભાઈ પાંચ આજ્ઞાધારી સ્વરૂપે કનુભાઈ અને કનુભાઈ જે જીવાતા જાય છે બે એટલે પછી બધાને બહુ મજવણ થતી ત્યાં અહીંયા આગળ તેમજ નાઇજીરિયામાં અમારે એક પેલી શશીબેન ઘર આગળ નીકળી ગયો ને કોઈ હશે કોઈ મારી જોડે કદાચ ત્યાં આગળ આ ખુલાસો નીકળી ગયો એ તો એટલી ખુશ થઈ ગઈ ત્યારથી તો એને એટલો બધો આનંદ રહે છે કે આ તમે બહુ સરસ ડબલ રોલનું કામ નહી હા બહુ સરસ હતું સત્સંગ થઈ ગયેલું એટલે આપણે ડબલ રોલ છે આવું આ મિનલ બેન જે છે મન વચનતા લીવટ હતા તેમાં જીવાતા જતા એવું તમે જીવતા નથી તમે શુદ્ધાત્મા છો એટલે શુદ્ધાત્મા છું કયા કે શ્વાસ ધબકતો છે એમાં હું શું ઊંચું રહેનારા પણ ધબકતો શ્વાસ હોય તો ઊંચું રહેશે કે નહી શ્વાસ ના હોય તો પછી ના એ જુદું પણ પામેલાની સ્થિતિમાં બીજમાં પોષણ કરવામાં સમજાયું એટલે તમારે તમારે આત્મ જ આપ્યું છે તો અને બહારના જીવાતા બિનાબેન આજ્ઞા આપી છે પરંતુ હું શુદ્ધાત્મા છું એ દશાય કરીને અંતર આત્માત્મા દશાય કરીને પ્રજ્ઞા સ્વરૂપે છો તો પ્રજ્ઞાના સ્ટેટ ઉપર છો પણ પ્રજ્ઞાનું સ્ટેટ કાયમ ઉરી શકતો નથી તમને કોઈને કવિરાતે અમને સુરેશભાઈએ પૂછ્યું માન્ય કે બહડો ભાવ કરાવે એમાં પદમાં આ છેલ્લી પાંચ ચાર લાઇનો છે તે હું વાંચું છું રાગે દ્વેષે સુખ શોધે તો શું કહ્યું સુખ શોધવાના બે પ્રકાર છે શરીરે કરીને જીવામાં પ્રજ્ઞા પર પડદા છ ચડેજો પ્રજ્ઞા પર પડદા છ ચડેજો આવું લખી દે એમને સુરજભાઈ પૂછાયું છે કે આમાં પ્રજ્ઞા અને છ બે મૂક્યું છે એ કેવી રીતે મૂક્યું તો કે રાગે દ્વેષે સુખ શોધે તો એના કોન્ટેક્ટમાં છે એટલે ભાવથી જોવાનું છે આ પછી હવે એના એના જીના હાથમાંથી જવાની જરૂર પરંતુ આજ્ઞાધિન પણ છીએ એટલે આજ્ઞાધિન પણ એના પુરુષાર્થમાં જ્યાં કાચું પડે ને ત્યાં પ્રજ્ઞા ઉપર આવરણો રહ્યા કરે છે એ વાત કામ કરે છે બધું એટલે પછી પ્રજ્ઞા પ્રજ્ઞાનું સ્વરૂપે આપણે લાભ બનતો નથી જોયો છે ખરી પ્રજ્ઞા હાજર પણ એકાકાર નથી થતા શું કહ્યું એ પ્રજ્ઞાનો અર્થ છે કે એકાકાર ના થવા દે તમને બેને નોખા રાખે પણ બહુ જોડે ને જોડે છે ને એટલે આભાસ પરિણામો રાખ્યા કર્યા પાસે બધું સમજાય છે આભાસ આભાસ પરિણામને એકાકાર પરિણામ નથી કહેવાતું સમજાયું એને વેદક વેદક કહી શકો એ આપણે અહીંયા અક્રમ વિજ્ઞાનની ભાષામાં વેદક કહીએ છીએ સમજાયું કારણ કે ક્રમ માર્ગમાં વેદકતાને બહુ સારું કહ્યું છે ક્રમ માર્ગમાં વેદકતાને ઉદય લીધું છે શું કહ્યું વેદકતાને કમતા રમતા ઉતતા જ્ઞાયક તાસુ વા એમાં વેલકતા આવે છે શબ્દ એટલે એ રીતે લેવાયું છે એટલે એ તો કોઈ અમુક એવા ખપી જીવો માટે જ છે બીજા પણ એ લખી છે પદે એવું છે ને એ બનારસી છે અને છુપાળદે એનો કર્યો છે બહુ બહુ સરસ છે એટલે કે આત્માને આત્માના લક્ષ્ય કરીને જીવન માટે જે ફળ એના માટે જ એના માટે આવા આવા ગુણો હોઈ શકે છે અને એ પછી આગળ જાય અને સાતમાના અનુભવ હોય ત્યારે આ એટલે અનુભવ દશાઓ હોય ને ત્યારે બનારસિંહ દાસજીથી બહુ સુંદર લખાયું છે નાટક રીતના બનારસી દાસજી છો તમે બહુ જાણીતા શાસ્ત્રી જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની અને શાસ્ત્રો રચેલા એમનાથી સમયસરજીના એના પર એમનું નાટ્ય રચનાના બહુ સુંદર પદો છે બહુ સરસ છે બનારસી સમય સાજી એટલે જૈનો છેલ્લામ છેલ્લું શાસ્ત્ર ગણાય આજના કાળમાં એટલે વ્યવહાર અને હું શુદ્ધ આત્મા તો બેની વચ્ચે આખો વ્યવહાર કેવો રહ્યો તો આજ્ઞાધીન પણ રહ્યો આ વ્યવહાર આજ્ઞાધીન પણ કેવો પણ શરીરથી જીવાતું છે એટલે કે રાગે દ્વેષે સુખ શોધે એટલે હજુ પણ આ શરીર જે છે એમાં આપણે સુખ અને સુખના સાધનો કે દુઃખ અને દુઃખના સંજોગો આ બંનેમાં કેવી રીતે છે એના પર આધાર છે આખો કે નહીં એ મોટી વાત થઈ એ હા આજ્ઞાધર્મમાં બે દ્રષ્ટિ તો આપી છે પણ બે દ્રષ્ટિ રહી શકીએ નહીં ને બહુ મુશ્કેલ છે બધા કે નિરંતર અને સતત કે છે એ પ્રતીના ભાગમાં જાય છે પણ સમજાવ્યું નથી એટલે વિજ્ઞાને કરીને નથી પકડાયું એ બાબત એટલે પ્રતિતી કંઈ હોય નહીં પછી લક્ષ તો બેઠું છે ત્યાર પછી લક્ષ્ય પણ આપણું સ્ટેબલ થાય ખીર થતું જાય લક્ષ તો લક્ષ્ય સાથેની પ્રતિ હોય અનુભવની બધી સમજ કરે પણ લક્ષ્ય સાથેની પ્રતિ એ તો ઉપયોગ કહી દીધો હોય પણ ત્યાં શુદ્ધ ઉપયોગ આવે છે શુદ્ધ ઉપયોગને ક્ષમતા આપણે કહીએ શુદ્ધ ઉપયોગને આજ્ઞાધારી શું કહ્યું સમજાય ને એટલે કે હવે ફાઇલ કલંક દૂરનિવારી કલંક ફાઇલ પોતે કલંક નથી પણ ફાઇલ હજુ ચીકડો સ્વભાવ છે તલંગ છે બધું દૂર નિવાર્ય બહુ સરસ લાઈન છે તો શુભ બોલો બોલાવો શુદ્ધ ઉપયોગ ને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન હારી રે જ્ઞાન ધ્યાન મનોહારી રે જ્ઞાન એટલે શું કે શુદ્ધ આત્મા છું ધ્યાન એટલે શું કે આ વ્યવહારથી વ્યવહારથી છે વ્યવહારીઓ વ્યવહારથી છે હું શુદ્ધ આત્મા શું એટલે બે આજ્ઞા ઓટોમેટિક આવી ગઈ તમારી જ્ઞાન ધ્યાન મનોહારી રે એટલે જ્ઞાન આપણે પ્રાપ્ત થયું છે એ ધારણે કરીને શું કહ્યું જ્ઞાન ધ્યાન મનોહારી રે એટલે કે તે વખત મનોહારી મને એટલે પેલી બુદ્ધિબહેન ગમતું હોય પણ ત્યાં મારે એટલું સારું રહે તમને મનોહારી એટલે શું કે મન લય થઈ જાય ત્યાં આગળ એટલું ભૂખ માટે છે કર્મકલંકુ દુર નિવારી એટલે આપણે ફાઇલ કલંક કહ્યું દૂર નિવાર જીવ વરે शिवनारी एट्ले मुक्ति हमेशा कृष्ण भगवान शिवजी और शक्ति आ त्रण ना समन्वय है हां आजना भक्ति युग का आ त्रण ना समन्वय हो कृष्ण भगवान ने बजनारा होनी जोड़े शिव होक्ति हो શક્તિ એટલે માતાજીની આપણે આરાધના હોય બધી જે જે માતાજીને જે માનતા હોય બધી આરાધના હોય શક્તિ પૂજા હોય કે સમજાયું માતાજી એટલે સ્ત્રી ભાવ નહીં તો જ માતાજી કહેવાય સમજાયું આ બહુ સમજમાં જેવું છે બધું ખ્યાલ આવે ને એ માતાજી કહેવાય એટલે તો પૂજે છે બધા માતાજી અને માતાજી એક જાતના ના હોય જે પ્રકૃતિમાં એને જે પ્રકારે એ રીતે એ દેહભાવથી પદ થયા હોય શ્રીદેહમાં ત્યારે શું માતાજીનું પદ મનાઈ શેવું બહુ સુંદર પુણ બંધ હોય છે એવી એટલે કેટલી જાતના માતા હા શ્રીદેહ થી પર થયા હોય એટલે શું એટલે કે સ્ત્રીદેહ તે વખત ના હોય ત્યારે પુણનય બંધે હોય ને થાય દેવી એમ કહેવા માંગુ છું સમજાય છે તે વખત જેવું બીજ પડ્યું હોય એવું એટલે કેટલી જાતના માતાજી છે આપણા જાત જાતના માતાજી કહેવાય છે ને એટલે આવું હોય છે સમજાય છે બહુ સમજવા જેવું છે આ બધું એટલે પ્રજ્ઞા પર પડદા છ ચડે તો એમને એવું શું પૂછ્યું કે પ્રજ્ઞા અને છ એટલે છગડાનો છ કયો છે તો એ કેવી રીતે સમજવા હવે ખરી રીતે એમની અત્ર ભાષા છે કવિ એમને એની ગ્રોસરી આપવી જોઈએ મારી દ્રષ્ટિએ તો કારણ કે પોતાની ભાષા નક્કી નાખે આપણે ગયા કરીએ બધા પણ કોઈ પૂછવા ગયેલું નથી ને તો ગયેલા પૂછવા મુશ્કેલી છે ને જઈશ હું પૂછું પણ કવિ રાત નાજુકતા જાણીને આપણે ના પૂછવા પૂછવાનું જોવા ના કરે કવિઓ બધા બઉ એમાં ભાવમાં પરંતુ આ અક્રમ ના કરવી છે એમનું આજ્ઞા ધર્મ છે અને આ શુક્લ ધ્યાન દે શુક્લ ધ્યાનમાં દાદાની કૃપા વર્ત પાછી અંદર એવું થયા કરવી છે એટલે એમનાથી આ વેલ્ડિંગ બધા થયા કરે આ તો જૂનું પદ છે આ તો મને લાગે છે બૌડો ભાવ કરાર આગળના પદ છે એટલે બધું વેલ્ડિંગ તો થઈ જાય કારણ કે જૈન પૂતગલ તો ખરું છેવટે તો દૈનિકૂતગલ તો ખરું અને એમને શ્રીમંદે પણ સારું વાંચન બધું થયેલું છે એટલે આ બધા કારણે બધા પદોમાં એ હોઈ શકે છે બધું એટલે અહીંયા આગળ પ્રજ્ઞા પડદા લખ્યા એટલે છ પછી પૂછે જ ને કે છગડા લેવા પડદા આમ કે છે એટલે એમાં કહેવાનું શું કહેવા માગે છે કે પ્રજ્ઞા એકાકાર નહીં થવા દે પરંતુ રાગે દ્વેષે શું શોધે તો એટલે કે તું ડિસ્ચાર્જ રાગદ્વેષ રહ્યા છે આપણા શું કહ્યું અને એમાં એ જો શું જોસો થાય ને ડિસ્ચાર્જ રાખજે સારામાં તો ત્યાં આગળ ચાર્જ તો પોઈન્ટ ના થાય પણ ચાર્જ પોઈન્ટ જેવું થઈ જાય શોખ લાગે ને આમ કરીને એને જેવું થઈ જાય પણ શોખ લાગે ને જો છૂટો પડી જાય તો બહુ સારું કામ શોખ રાખ્યો હોય સમજે અને જો ચીટકી જાય તો મુશ્કેલી એને હળે બીજો ચીટકે એવું જોયું છ તત્વોની વધઘટને જોવો એટલે કે છ તત્વો છે ને એની વધઘટ જોયા કર વધઘટ જોયા કર એટલે અહીંયા આગળ પડદા છ કહે છે ને એ છ પડદા એટલે ક્રોધમાન માયાલોભ અને રાગદ્વેષ જોડે કહી દીધું એવી રીતે થાય એટલે ક્રોધમાન માયાલોભને ખોરાક બની જાય એમ કહેવા માંગે છે એ કઈ જાતને મને ખબર ના પડે પણ ભલે ખરા કોઈને કોઈ પ્રકારે પછી ક્યારેક એવા ફૂટે તો એ જ પડ્યું એના પર છે બધું એટલે જાગ્રત રહેવું પડે બહુ પુષ્કળ જાગ્રત રહેવું પડે એટલું જ કહેવા માગે છે સુરેશભાઈને એટલે મને લાગે છે તમે છ તત્વોની વધઘટને જોવું એટલે છ તત્વોની વધઘટ તત્વો વધઘટ તો નહીં પણ તત્વોની અવસ્થાઓમાં હોય શું કહ્યું એટલા માટે દાદાનું આ સુંદર છે ભેદવિજ્ઞાન ભેદક વાગ્યા અજ્ઞાન જ્ઞાન ભેદ કરનારું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલો તેનો કોઈ બાપોઈ રચના નથી જેનો નહીં તેનો અને તે વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે આ કેટલી બધી જબરજસ્ત જેવી રીતે બીજું કંઈ શોધમાં કરીને શ્રીમદ રાજચંદ્રજી આખી ગેરંટી પોતાની મૂકી પર્સનલ અને પછી તને મોક્ષ ના મારે તો મારી પાસેથી લઈ શકે છે આટલી ગેરંટી મૂકી છે કોણ એક જેમ નીકળે એવું બોલનારું કોઈ પણ સંત હોય બોલનારું નીકળી શકે છે આ દાદાએ મહાત્માઓને કેટલી જગતની ગેરંટી આપી દીધી છે વ્યવસ્થિત છે પછી બીજી વખત બોલાવે છે મન વચનકાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે मन वचन, वचन दायानी, दायानी। अवस्था मात्र क्दरती रचना मन वचन काया क्यू क्या शरीर जीवागे क्यू समझ द्रव्य मन क्यू वाणी बधु समझ स्थूल संयोग सूक्ष्म संयोगो वाणी न संयोगों विज्ञान से आप आ विज्ञान आप सतत ઉપયોગમાં એ રીતે બધું રહે ને આખા જીવનના બધા પ્રસંગો વ્યવહારમાં આપણને જે બનતું એમાં તો એ બહુ સારું કામ કરે પણ એ શુદ્ધાત્મલક્ષી જ હોવું ઘટે એક જ વાત સીધી વાત પરંતુ એકાંતિક ભાવે શુદ્ધાત્મલક્ષી ના કરી શકો તમે સમજાવ્યું ને એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું અને ફાઇલોનો સંભાવ નીકળ એમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એનું યથાર્થતા આવશે તમને પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે તો જ વ્યક્તિ તો આનો કોઈ મતલબ નથી દાદાએ કહ્યું કે અમારા પાંચ આ ફંડામેન્ટલ વાક્યો અગર તો આજ્ઞાઓ એ આજ બુદ્ધિથી પણ સમજશે આ કહ્યું એટલે બુદ્ધિ કેવી હોવી જોઈએ જેને સમજ પડે એવી બુદ્ધિ હોવી જોઈએ સમજાયું ગણિતમાં પોતાનું સારું કરે ગણિતમાં પોતાનું સારું કરે એવું ખોદી નાખે એવી બુદ્ધિ અત્યારનું તો એવી બુદ્ધિ કામ કરે કોઈને કશું કહે છે કે ઠેકાણું કહેવાય એ તો વી પ્વરિત શું સમ્યક મતલબ વી પરિત થઈ ગઈ છે ટોક્સી ચરવી થઈ ગઈ છે અને ટોક્સી કરવી સુખમાં ચકાઈ દે અને દુઃખમાં ચી કર્યા કરે ધક્કા પાકે બે બાજુ કરી નાખે અને સમ્યક બુદ્ધિ તો કેવી હોય સમ્યક બુદ્ધિ કેવી હોય સમ્યકપણે બધું વ્યવહારમાં વધુ એને પક્ષમાં લયા કરે સમિતના પક્ષમાં એટલે કે પોતાના હિતના પક્ષમાં એટલે પોતાનું રક્ષણ કાર્યવા પક્ષમાં શરીરનું નહીં હ શરીરનું નહીં સમજાય છે કે નહીં પણ એમાં નોકર્મના ભાગમાં વ્યવહારમાં બાહ્ય ફાઇલોમાં બહારના ઇન્ટર રિલેશનલ એકાઉન્ટસમાં બધામાં જે કંઈ દ્વંદુ બને દ્વંદ્વ દ્વંદ્વ પક્ષવાળું એમાં એ દ્વંદ્વ પક્ષમાં બેલેન્સ કેવી રીતે રહેવાય એવી રીતે સમ્યક બુદ્ધિ રાખે અને અંતરમાં પણ બહુ સારા પરિણામો આપે ગય રીતે કરે અને સમ્યક બુદ્ધિ એટલે શું સ્પોન્ટેનિયસ ડીસીઝન કે પે શક્તિવાળી સ્થિતિ અંદર સ્પોન્ટેનિયસ ડિસિઝન આ સ્પોન્ટેનસ સ્પોન્ટેનિયસ ડિસીઝન આ કાળમાં બહુ મુશ્કેલ છે આપણે ગમે તેવો વ્યવહાર જોઈશું તમે આમ આમ આમ આમ આમ થશે સ્પોન્ટેનિયસ ના હોતું સમજાય ટુ બી ઓર નોટ ટુ બી ટુ બી યસ તો પેલું પીડ નોટ ટુ બી બુમ્પાય નોટ ટુ નો ટુ બી નો ટુ બી ઓર તો નહીં નહીં નહીં ટુ બી ટુ બી તો પછી આમ થાય ઓથેલો રભરી છે નહી ઓથે નહી ભણી જ નથી કશું શેક્સવેર ઓથેલો હે મર્ચન્ટ મેનેજ કરવા ચા કે એ લીડી એડવોકેટની બુદ્ધિ કેટલી સરસ હતી જુઓને પીલાન પીલાન ભરમાઈ દીધો કે તારે તારે માગેલું લેવું જ પડશે સુટકો જ નથી તારે પાઉન્ડ ફ્લેશ લે જા હા પણ શરત છે તો જજ કહે છે તો કે શરત ના અપાય એમને તો કે ના શરત એટલે તમારું જો તમારા વિરૂદ્ધ મજા નહીં એલાઉ કરવું પણ એની શરત કંઈક કોઈ પણ હોઈ શકે છે એટલે એલાઉડ તો કે ભલે એક પાઉન્ડ મા આપણું ફ્લેશ કાઢીને પૈસા ના આપી શકો માવા દઈશ બધું એની પાસે આ જ છે બિલ છે મારી પાસે કશું જ નથી કે તું તો છું ને આ છું તો એક પાઉન્ડ આપી દે મને મગ ખબર નથી અરે આપણે નાનપણમાં ભણતા હતા તોય આ તો પાઠ આવતો હતો નતો આવતો પણ આજનામાં નથી આવતો આજનામાં નથી આવતો તે પછી તેને કહ્યું કે લોનું એક ટીપુ ના જોઈએ લોહી કેમ પગલા સાહેબ આ કેવી રીતે ચાલે આ તમારું તમારું નુકસાન નથી કરતું તો એટલું બની જાય તમને પણ તમે લોહી હાથે માગ્યું નહોતું પકડી પાડ્યું કરી નહીં એ તો જીવ તો હોય જ ને બધા તો જીવમાં એવી રેડીઓ હોય છે ને પાછી એટલે દાદાએ આમાં એટલી બધી ગેરંટી આપી છે ઠોસ ગેરંટી આપી દીધી છે કે અમારો અનુભવ છે આખો અનુભવ પ્રમાણ મૂકી દઈએ છીએ એમાં એ બેદ વાક્યમાં એટલું બધું મૂક્યું છે અમને અવસ્થિત થૈલું વ્યવસ્થિત છે એ કેવી રીતે સમજાશે આ શરીર સાથે છીએ અને શરીરથી આપણે ઇન્ટરનેશનલ રિલેશન બધી રીતે આપણે એક બધામાં આવીએ છીએ બધી કેટલા પ્રકારોથી આવીએ છીએ પણ એમાં આ કેવી રીતે સમજાશે ક્યાં અવસ્થ સિદ્ધું વ્યવસ્થિત હેવલથી છેલ્લી દશાનું વાક્ય છે એટલા માટે એકદમ આપણે ના લેવાય કોઈ નહીં તો અત્યારે ચાલતા ચાલતા એને બધું નિકાલ કરવાનું છે ગરબડ કરી નાખશે અને પોતાના પક્ષમાં જ વાતરી નાખશે એટલે રાગે કહ્યું ને એટલા માટે એટલે ભવડો બહુ થયું છે મજાનું છે એમાં સમજાય છે મનને ઉદ્દેશીને મન એટલે ત્યાં ચંચળતા એટલી છે એ લેવલે કે મનથી આપણે નોખા પાડ્યા છતાં પણ એ ચંચરતાનો પક્ષ છે આખો એ બુદ્ધિને લીધે છે આજે એ ડિસ્ચાર્જ મનના ભાગમાં છે ડિસ્ચાર્જ મનનો ભાગ આખો ડિસ્ચાર્જ મનનો ભાગ જ એવો હતો ચંચર સ્વરૂપે આપણે કંઈક લીખા થયા કરે બોલાય ને કોઈ નથી વાણી આગળ બોલાતું મન વગર શું બોલવાના હતા વાણી આગળ બોલી તો જુએ અને દાદાએ કહ્યું ને એમના શબ્દો વાપરે કે વાણી એ ક્યાં રેકોર્ડ છે એમને કશું મારે નહીં તમારે વિજ્ઞાન સમજાય પછી આગળ જશે તમારે ત્યાંથી બધું ઘણું ડસ્ટન્સ આપવાનું છે સમજાય બઉ સમજવા જેવું છે આ બાળોને અંતરાત્મા દશામાં જ કોઈને બધું ફેક ઠેકાણા પડતા નથી ત્યાં અંતરાત્મ દશા જે છે કે ડબલ રોલ કે આ મન વચનકાર શરીર રૂપી બિનલબેન અને હું શુદ્ધાત્મક પાદ પાઠ પદ પામ્યા લેવા એવા એ મિનરલ બેન જોડે અંતઃકરણના લેવલે એટલી નજીક ત્યાં રહેતા શું પણ એટલા માટે એ આજ્ઞા દિન તમે રોચ્યો ત્યાં આગળ એટલે ત્યાં આગળ આખું બાવાપોળું આવ્યું છે પણ બાવાપોડું આવી રીતે સંતે અંતર આત્મા દશાને બાવાપોળું કહ્યું છે અને ત્યાં આગળ બધું બફાઈ જાય સુલમત સુલમત ચાલ્યા કરે સત્સંગે સુલ ચાલે બધું સ્થુલ ચાલે આવી વાત થઈ ગઈ છે બધું આખું અમેરિકા રહેલું થઈ ગયું હતું મૂકી છે અંતરાત્મદ અંતરાત્મદાની જે અવસ્થા છે અંતઃકર ક્લોઝનેસમાં છે બહુ એટલે અંતઃકરણના ક્લોઝનેસમાં અંતઃકર સાથે રહી આજ્ઞાધર્મમાં રહે છે બરાબર સમજાય છે કે નહીં બરાબર એટલે ફાઇલ હોય ત્યારે બાર સંભાળ કરવાનો અને ફાઇલ ના હોય ત્યારે આપણે સિદ્ધાંતની ભજના કરવાની ગુણોની સિદ્ધ સ્તુધી એટલે ડબલ ડ્રો થયો કે નહીં તાર પણ એ હું હું કરી દે છે ને એક હું દ્રવ્ય પ્રાણથી થાય છે અને એક નિશ્ચય પ્રાણ શુદ્ધાત્માનો પણ નિશ્ચય પ્રાણ કેમ ન કહી શકશો તમે નિશ્ચય પ્રાણ રહી શકતો નથી તમને તકલીફ છે નિશ્ચય પ્રાણ સમજાય છે નિશ્ચય પ્રાણ શુદ્ધાત્માને લાગુ પડે છે એના બે દબકતા શ્વાસ કયા તો કે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા દ્રષ્ટા કહ્યું તો જ્ઞાતા તો રહેવાતું નથી પણ પેલા દ્રષ્ટા હરકા થાવું ને દ્રષ્ટા હરકા થયા વગર જ્ઞાતા કેમ નું કહો દ્રષ્ટા સરખો થવો જોઈએ સીધો શુદ્ધા શુદ્ધ થવો જોઈએ એટલે કે દ્રષ્ટા એટલે દર્શન શક્તિ આપણી એટલે દર્શન શુદ્ધિ કહીએ ને દર્શન શુદ્ધિ છો એટલે હું શુદ્ધાત્મા શુદ્ધ ચિત્ત તો પ્રાપ્ત છે જ શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સર્વારો શુદ્ધ ચિત્ત એટલે આપણે સચિદ બોલીએ છીએ એકબીજાને સમજાયું કે નહી પરંતુ આપણું શરીર ભાગનું અશુદ્ધ ચિત્ત હજુ ખાલી ભાગ છે કે નહીં એ ખાલી ભાગ ખરો ને એ મનના લેવા નહીં એટલે ચિત્ત અને બુદ્ધિ આ બેના વખત મન બેના વખત હોય એનું એ બાજુ મન કામ કર્યા કરે કામ મનથી થાય પાછું અને મનથી થાય એટલે પછી પાંચ ઇન્દ્રિયો પર આવી જ જાય બધું પણ એમાં દાદા તમે ઇન્ટરનલી હેલ્પ કરો છો કરીએ પરંતુ જે અમને સોંપે એનું કરી શકીએ અમે પણ સોંપે એટલે બરોબર સોંપવું જોઈએ ઇન્ડિવિજ તાકાતનું કામ ના પણ દર્દી દર્દી વૈ પાસે જાય તો મને આમ થાય છે તેમ થાય દર્દી પછી એને આપે જો ભાઈ મારી ચરી પાડી પડશે પણ અમારે એવી કડક શરતો ના મૂકે પણ સમજાય સમજાય અને પછી એમનું સ્વીકારે પણ રક્ષણ પૂરું મૂકે દાદા ભગવાન અમારું રક્ષણ આવું પૂછ રસિક એમને ક્યારે ઓછું કર્યું છે એક મહાત્માનું રક્ષણ દાદાનું તો ગમે બહુ મજા ના હોય તો પણ એનું રક્ષણ રહ્યા કરતું હતું બોલો એટલું બધું આ રણછોડભાઈ સાહેબ શું કહેતા હતા કે મને ખબર નહીં પણ મને પાછું રક્ષણ રહ્યા અગર છે ઉપનિષદ તો ખરું પણ મને ગમે તેમ પણ મને પાછળ તો એ રક્ષણ છે ઉપર એવું લાગ્યા કરે એવું એક વાત તમને કહેલું નહીં તો બહુ વિદ્વાન હતા હાર્દિક પટેલ સહેદી હા સ્કૂલના એક પ્રિન્સીપાલ અને એજ્યુકેશનમાં બહુ આગળ કામ કરેલું આવું છે સમજે એટલે આ પદમાં તો બોલો બોલાવી દો ને પણ તારે બધા થોડો સત્સંગ કરી દઈશું નહીં ચાલે આવશે બેસે ને મજાનું ધમધમશે ને હા બસ તારે અરે બહુ સરસ ક્યાં હતો લડકારીને કઉ છો બસ એ બતાવે મારા કેવી રીતે બોલાય છે જે લાઈન બોલો ને ભવડો ભાવ કરાવે માયા બવડો ભાવ કરાવે બેઠો માયા ખેસે જીવ ને બેઠો ભાવ કરાવે બેઠો માયા ખે શે જીવ ને બેઠો મહિલા ભાવ કે ભાવ્ય ભણે તો ચિત્ર મન નવું થાય જ આવી જાઓ બોલો બંધ બહુ લેખા બહુ કાઢ્યા હતા મેં પૂછો ને તમે બા ને જવાબ આપતા નથી ને ખરું ભાઈ લેખા કાઢ્યા હતા બહુ અમે ત્યાં મામારી કોઈ બોલ્યા ને બોલીએ તો આખી કોના છેવડ એવા લેખા હતા બધા એટલે પછી બુઆ બીચે મકાન માલિક ભારે રહેતા એટલે બૂમ પાડે પછી તું એક મહિનો બે મહિના ચાલે બધા રૂ ચાર છ મહિના ચાલી ગયો બધા આઠ સાત આઠ મહિના ચાલ્યું અને દાદાનો સત્સંગત ત્યાંથી ચાલુ થયો સિક્સટી નાઇન ના એપ્રિલમાંથી જયારે અમે રહેવામાં આવ્યા પછી વડોદરા સત્સંગ છે બોલો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો ठो माया खे जे जीवन हेठो माए बैठो माया खे जे जीवने ठो महिला बाव के भाव बड़े तो चित्रा मर उठा ज छे भाव तो महिला तो, तो रागे द्वेष जीवण जले तो निसंक भव बीज पर से चे तो रागे द्वे से जले बहुड़ो एट्ले के मन आगर द्रव्यमन है द्रव्यमन स्वरूप नोखू पड़ी गयु ज्ञे थी गयु आपने ज्ञाता थे छाँप एना डिस्चार्ज थवलडो भाव करे वस्तु एट्ल के द्रव्य कर्म कहू ने એ ચાર કર્મો જ્ઞાન આવરણ દર્શન આવરણ વિઘ્ન અને મોહનીય આ ચાર કે નહીં આવી રીતે છે સમજાવ એટલે ચાર કર્મોમાં તેના આગળ મનના લેવલે આખું એ દ્રવ્યમન થઈ ગયું જ્ઞેય થઈ ગયું આપણે જ્ઞાતા થયા છતાં પણ પેલું ડિસ્ચાર્જ ભાગમાં એટલું કામ ચાલ્યા કરે છે આ ડિસ્ચાર્જ ભાગ એટલે શરીરનો ભાગ થઈ ગયો આખો એ મન વાણીને કાયાથી ખરું કે નહીં એટલે મનના લેવલમાં બધું અંતરતરણ આપતું આવી ગયું એટલે એ લેવલે પણ કામ કરે છે અને વાણીના લેવલે કામ કરે છે અને કાયાના લેવલે કામ કરે છે વાણી કેવી અંદર આપણી ચાલતી હોય તે બહાર ચાલતી હોય એટલે આપણે આ કાળમાં આપણે આમ આ બધા માણસને હું તો નહીં માનવું આમ અપ્ર એકદમ અપફ્રન્ટ થઈ જવા જેવું નથી શું કહ્યું સાના કારણે આપણી પોતાની કાળજીને માટે જરા પણ નથી થવા જેવું ગમે તેવું હોય તે જાગૃતિપૂર્વક એ વ્યવહાર હોવો ઘટે આપણો સમજાયું મારી વાત બહુ જ હોવું એટલે વ્યવહારમાં પણ વાતચીત પ્રસંગ આ તે છે મોટા પુરૂષો એટલાની કે વ્યવહારમાં બહુ સંભાળી સંભાળીને બધું રહેવું પડે છે પણ વ્યવહારમાં જે અત્યારે થોડું કચાશ પણ હોય ત્યારે ભૂલો કરી દેશે બધા અમારાથી ખુબ ભૂલો થઈ ગઈ આવી દાદા જ્યાં જોવે તો એમાં રક્ષા મું ક્યાં કરે જો કે ભૂ કહું રક્ષા મૂક્યું પરંતુ થાય જ કરે જ કરે બધું એટલે અહીંયા આગળ રાગે દ્વેષે જીવડું જલે તો નિશંક ભાવ બીજ પડશે જો એટલે કે નિશંક પડે ભાવ બીજ પડે એટલે ભૌ બીજ પડે એટલે કે આપણને થોડુંક અંતરાય પડે કહેવાનું આ ભૌ બીજ પડે જરા ભારે લખ્યું છે શું એને અંતરાય પડે સમજવાનું પણ આપણે ચેતીન સર દેવતાથી આપણે દઝાઈએ એટલે દેવતાથી કેટલા આપણે બરોબર રહીએ છીએ એવી રીતે રહેવું જોઈએ સમજાઈ શકે નહી આમાં આ શરીરના વિષયોની બાબતમાં ખાસ કહી દઉં એટલે વિષયો વિષ નથી પરંતુ વિષયોની નિદરતા એ વિષ છે એવું દાદાનું એક સૂત્ર છે આપણે સૂત્ર વિષયો વિષ નથી શરીરના વિષયો જે નોર્મલ અને નેચરલ છે તે વિષયો વીસ નથી પણ એમાં નીડરતા એટલે નીડર થઈ જાય નિડર તે વસ્તુ જુદી છે સંજોગોમાં સંજોગો પ્રમાણે એ વસ્તુ બહુ જુદી છે પણ આ બની શકે જ કોઈનાથી થાય જ નહીં કોઈનાથી ના થઈ શકે નીડર નીડર સમજાય છે એટલે કે જેમ આપણે સાપથી ડરીએ છીએ એવી રીતે એટલું બધું એના કરતા તો અનેક ગૌ વધારે છે સમજાય છે કે નહીં સાપથી દરતા દરતા પણ આપણે ગમે તેના દળીએ છતાં પણ જરાક પણ ક્યાંક મારી જાય પણ તો પણ આપણને કેટલા હેરાન થઈ જાય તો આ તો બહુ ઘણું બધું છે એવું અહીંયા કહેલું છે આ ખાસ રાગદેશ આ રાગદ્વેષ ખરી રીતે મહાત્માનો શબ્દ ના હોય પરંતુ આપણે વાત કરેલી છે એટલે એવી રીતે આખું પદ છે આ ભવડો ભાવ કરાવે આ ભાવ કરાવે એટલે શું ભવડો એટલે શું મંદ ઉપર પણ ભાવ કરાવે એટલે મનને ભાવ કરવાની સત્તા નથી પણ દ્રવ્ય કર્મ ત્યાં આગળ આખું ડિસ્ચાર્જ ભાવે રહેલું છે ને એ દ્રવ્ય ભાવ ભાવવાળું છે એટલે અભાવ ભાવ ગયું વસ્તુ થયા કર્યા એટલે ભાવ કરાવે આવું થાય એટલે ભાવ કરાવે એટલે શું કે રાગે દિવસે સુખ સુખે સુખોરે એટલે ભાવ થઈ ને તો પછી એવું બહુ હવે સમજાયું ત્યાં પ્રજ્ઞા ઉપર પડક એટલે શું કા રીતે ગયું છે એ બધું બરાબર સમજાયું ને એટલે પ્રજ્ઞાતિ વખતે થોડી એ થઈ જાય નોનપ્લસ થઈ જાય નોનપ્લસ કામ ના આપણે આપણે એમાં એનો લાભ મળે તે વખતે વચ્ચમાં એવું થઈ જાય એવું થાય પણ તત્ક્ષણ પણ જાગી જઈએ એટલે પછી પ્રતિક્રમણમાં આવી જઈએ પાછા જાગી જઈએ એટલે સમજાય છે એટલે પ્રતિક્રમણ બહુ મોટી વસ્તુ છે આ મહાત્માઓ માટે આપણા બધા માટે પ્રતિક્રમણ કેટલી મોટી વસ્તુ છે કે આજ્ઞા દરમથી વ્યવહારમાં આપણા દરેકને પોતાના મન માણી વ્યવહારમાં તો રહેવાનું છે જ પણ એમાં ના રહેવા એવા પ્રસંગો આવી શકે છે ને બધી રીતે રહેવા એવા તો બહુ સારી વસ્તુ છે પણ ના રહેવા પ્રસંગો ઘણા હોય આ કાળમાં તો બહુ જ હોય એ આપણી અંદરની ભૂલોને કારણે છે એટલે આ જ્ઞાન મળ્યા પછી આપણને જેટલો અવસર મળે ફ્રી ટાઈમ મળે એ ફ્રી ટાઈમ લઈ અને ના મળે તો પણ સવારે થોડાક કલાક વહેલા ઉઠીને એડજસ્ટમેન્ટ કરીને પણ ઉઠીને એટલો પગ ચાલી લેવો કે જયારે દિવસ ચાલુ થયો ના હોય અને આપણે બધા કામમાં લાગી ના ગયા હોય કારણ કે તે અપેક્ષાઓ હોય બધી એટલે આખા દિવસ દરમિયાન આપણે પ્રવાસ પડે છે પરંતુ સવારે બધા કોઈ જાગીઓ ન હોય તો પહેલા આપણે સુધી જઈએ સમજાવ બધા કોઈ ઘરમાં વાગે જાગનાર હોય તો આપણે નક્કી કરીએ કે સાડા વાગે ઉઠ્યું સાડા ચાર પાંચ વાગે ઉઠવું છે તો આ કલાક સતત આ ઉપયોગ કરીને પ્રતિક્રમો કરી લેવા જોઈએ કે નાનપણથી જતી આપણને યાદ શક્તિ હોય નાનપણની કોઈને ચાર વર્ષની હોય કોઈને છ વરસની હોય કોઈ પાંચ વર્ષની સાત વર્ષની હોય છે આઠ વર્ષની હોય છે દરેકને જુદું પ્રમાણ હોય છે તો જેને જે વખત ત્યારથી એને જે આવે બધી યાદ યાદમાં અને ત્યાં આગળ એ બુરો થયેલી જ હોય છે એટલે અત્યારે શુદ્ધાત્મા છૂટા પડ્યા ને આપણે એટલે એ તો નિષ્પક્ષ થઈ ગયા ને આપણે એટલે તરત જ દેખાય કાં હવે એકદમ તો નહીં દેખાય નક્કી કરીને બેસો તો દેખાવા માંડશે એટલે પહેલા દિવસ બેસવા કશું નહીં દેખાય તો ધીમે ધીરે થોડું થોડું દેખાવા મળશે થોડું થોડું ધીમે ધીમે આવશે અંદર તો ઘણું પડ્યું હોય છે એટલે સાત વર્ષથી કોઈને યાદ આવે હોય તો સાત વર્ષથી એને નક્કી કરે કે સાત વર્ષથી આ દસ બાર વરસ સુધી થયા આપણે અને આપણે ઇંગ્લિશ સ્કૂલમાં ભરવા ગયા ત્યાં સુધી જોઈ લઈએ ઇંગ્લિશમાં ભણવા ગયા ત્યાં સુધી શું છે બધું જોઈ લઈએ ત્યાંથી અહીંયા ગયા કોલેજમાં ગયા બધું શું જોઈ લઈએ આ બધું જોવું પડે છે એના ખારખંડો કરીને સમજાયું અને એમાં જોઈ અને નીકળે એમ કરતા કરતા આજનું જે આયુષ્ય ચાલુ છે ફ્લો ત્યાં સુધી આવી જવું જોઈએ પણ ત્યાં સુધી એકદમ તો નહીં કહેવાય કોઈ નથી બહુ મુશ્કેલ છે આવી જાય બહુ સુંદર છે તો પછી આ વર્તમાન ન શકશે એ તો પછીનું પ્રતિક્મ તારે ખરેખર પ્રતિકોમ કરશે તો આ ના થાય એટલે બધાને હોય જ એ તો અંદર ભૂલો તો એટલે કોઈને ફરવા જવાની જરૂર નથી કે મારે આનું કરવું કે તેનું કરવું એટલે ભૂલ દેખાય તેનું અથવા તો અતિ થયું તેનું અતિ એટલે આજે ચાલુ વ્યવહારમાં આપણે હતી એટલે આઉટ થઈ ની જઈએ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં ના રહે પ્રમાણે અતિ કહેવાય બધું નહીં સમજાય અતિ તો એનું પ્રતિકરીને પાછું નોર્મલ કરી નાખવાનું અતિ એટલે આઉટ ઓફ ફ્લો અને પ્રતિ એટલે એઝ પર ફ્લો એટલે નોર્મલ પેલું આઉટ ઓફ નોર્મલ નોર્મલ એને પ્રતિક્રમણ કહેવાય શું ઓલવેઝ દાદાજી આ એક પુરુષ વેદ જે વાત કરી કે મિનલ એ જે બોડીનું ફોર્મેશન છે મિનલ જે છે એની અંદરથી દાદાજી સ્ત્રી વેદ વેદનીય કર્મમાંથી એ મુક્ત થઈ જાય તો હું શુદ્ધાત્મા છું અને મિનલ પણ વેદનીય કર્મમાંથી એવી રીતે વેદ નથી સમજવાનો વેદ તો ત્રણ પ્રકારે સમજવું પડશે એવી રીતે સમજાય ત્રણ પ્રકારે સમજી લેવું અને વેદ કલમ આખું ઉભાવ છે એટલે છઠ્ઠી કલમ છે ને આપડી છઠ્ઠી કલમ તમે છે ને બહુ મોટી કલમ છે તો એ કલમ શ્વાસમાં ભણાઈ જવી જોઈએ આપણે શ્વાસવિશ્વાસ ચાલ્યા જ કરે મન વચન કાયાના શું કહ્યું આપણે હે દાદા ભગવાન મને કોઈ પણ બેધારી જીવાતમાં પ્રત્યે પછી આખરે કહ્યું જુઓ તમે બેધારી જીવાતમાં પ્રત્યે કહી દીધું એટલે એ બહુ બે ગયો બધો છતાંય ખુલાસા કરીને કહ્યું કે સ્ત્રી વેદ પુરુષવેદ કે ન પુરુષ વેદ ગમે તે લિંગદારી હોય તો તેના સંબંધી મને કોઈ પણ વિષય વિકાસ વિચાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ આ બધું મનમચંદા ઈચ્છા વિચાર સંબંધી બધું કહ્યું ને એ અંતરકરણમાં ઈચ્છાઓ ચેષ્ટાઓ પછી એ તમારે આપણે જીવી મારીને બધી ખુલ્લી ચેષ્ટાઓ બધું હોય એમાં તો એવું સમજાયું અને મને નિરંતર નિર્વ ન કરાવવા એ કરતા પ્રત્યે ન અનુમોદાય હું જાતે ન કરું બે કોઈ સાથે કરવા માટે કોઈને જો જાણતી નહીં કરતો કોઈને આપણે અનુમોદન પણ ના આપવું એ બાબતમાં મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમશક્તિ આપો કે નિરંતર નિર્વિકાર એ નિર્વિકાર પદ આખું આજ્ઞાધીન પદ થઈ ગયું હતું હવે સમજાયું કે નહીં શરીર તો છે પણ શરીર સાથે નિર્વિકાર ત્યારે આપણે કોઈ આ તો બુદ્ધિશાળીઓ કેસે આ કઈ જાતનો જીવો સમય કુદરતી જીવન શરીર કુદરતી કુદરતી આવું બધું છે આજનું એજ્યુકેશન બહુ ખરાબ છે ભલે મહાત્માને ચડાવી દેવું છે અને મહાત્મા બીજાનું ચઢાવી દેવું છે ખરેખર અમે જાણીએ છીએ સારી રીતે એટલે કહીએ તમને सीटर गरम लग नहीं चल स जवा दो ना कहीं नहीं चल सर सबूत नहीं कहीं चलते शू क्यू कलम बरबार शांति पकड़ो जो सा छठी कलम बराबर पार्शो यथार्थपण तो त्यारणी त्यार मन दस त्यार नही था એટલે કેવા શું માગે છે પાસો એટલે કે પ્રોજેકશન છે આ તો આપણું હવે આપણે તો શુદ્ધાત્મા એટલે ખરી તે કલમ એટલે શું છે નહીં તો પછી આપણે ફાઇલ સ્વરૂપ આપણે થઈ જવું પડે છે તો જ આ ભાવના ભાવે પરંતુ આપણે ફાઇલ આ ફાઇલ પાસે આ કલમ કહેવાની કરાવશું એટલે ફાઇલ છે એટલે હું શુદ્ધાત્મા છું જે પ્રોજેક્ટિવ રહેશે આજે એટલે પોતે સ્વભાવતી રહેશે એ તો સ્વભાવથી રહેશે એમાં અત્યારે ચાલુ હું પણ આ પ્રોજેકશનમાં આ હેલ્પ કરે છે એક ફેક્ટર અને ડિસ્ચાર્જ શરીરના ભાગમાં ડિસ્ચાર્જ શરીર ભાગ બધું આગળ છોડશે નહીં પણ એમાં આ હેલ્પ કરે છે રાખવું એક બળ પ્રતિબળ ઉભું થાય છે અંદર હવે સમજાયું એ પોઝિટિવ પણ અનુબંધ થાય છે અને પેલું તો બે ગુણવાળું છે જ તો અને રાગદ્વસે સુખ શોધાય જ નહીં આપણને રાગદ્રેસે કરીએ નહીં આપણે એમાં પણ સુખ શોધીએ એટલે જેમાં સુખ ના આવે સુખ શોધીએ શું કરો મજા સમજણ પડે છે એ વાત છે આખું પણ આ તો કોઈએ એકે એકે નહીં આ તો બધાને લાગુ પડે કોઈને સમજ છોડી શક્યા નહીં આ બહુ ધાર જેવું છે બહુ બહુ અદભૂત છે હા પુત્રને કહી દીધેલું બધાને દાદા એ તો બધા જાણે જ છે ને સારી રીતે જાણે એટલે એ તો પછી એમને તો બહુ સરસ અવસર આવ્યો છે ઉતરે તો બહુ પંદર પંદર કામ કરી શકે બહુ બહુ સરસ છે શરીર જબકારાક તેજ ના બાળક હોય હશે બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનું તેજ એવું હોય પણ શીલ હોય છે શીલ એ શીલ આખું જે છે એ આજ્ઞાશીન પ્રણાનું પરિણામ છે આખું એટલે આજ્ઞાતિન પ્રણા રહેવું એટલું સહેલું ના હોય એટલે આ નવ કલમોનું આશરો આપણે એકમાં બની ફાઇલને લેવડાવવાનો એટલે આશ્રમ લે એટલે એક નંબરની ફાઇલને એક પ્રતિપક્ષ ઉભો થાય નવ કલમો લીધે આ ચાલુ શું બહુ સિદ્ધાર્થમાં છે એટલે અને એને બેલેન્સ કરી બહુ સારું કરે આજ્ઞા કરાવે પ્રતિકમો યથાર્થ કરાવે બધું જ કરી શકે છે સમજાવ્યું ને પછી એટલું છઠ્ઠી કલમ કહે એકમાં પડી જાય પણ આખું બહુ નવ કલમો બહુ મોટું વિજ્ઞાન છે તો અને પહેલા પહેલી કલમ મૂકી તો કલમોને બધી મનુષ્યના જીવનનું એક હિમાલયનું શિખર છે એ તો હે દાદા ભગવાન મને કોઈ પણ દેવદારી જીવાત માનો અહમ ન દુભાય ન દુભાયુભાવ એટલે અહમ બહુ મોટી મૂકે એ મૂકાય શિખર જેવી કલમ છે પછી કોઈ સમજાય છે સમજવા જેવું છે આપણે જયારે કું કઈ એવું તો હું મારીથી એવું બોલું જ ને મને દુઃખ દુઃખ થાય એવું બોલાય નહીં આપણાથી મને મન વાણી કાઢ્યા બહુ મુશ્કેલ છે ઘણું જ મુશ્કેલ આપણાથી કોને આમ ક્યાં દુભાઈ એવું કરે શું ખબર પડે એ તો શું ખબર પડે ઘણી વાણી બહુ મોટી છે ના પછી શું એ જ છે આ કાળમાંથી એ જ કામ કરે છે આપણે જાણતા નથી કે આપણે આ માણીથી કેવી રીતે દુકા પહોંચી શક્યા નથી બહુ બહુ એટલી જાગૃતિ માગે છે આ બોલાતી વાણીમાં પણ જબરજસ્ત જાગૃતિ માગે છે એ બધા દર્શન તો ના આપીએ તમને દરેકને અનુભવથી જોઈ લેવાનો આપણે આપણે નજીકમાં જ રોજના જીવનમાં બનતું હતું જ્યાં છે રાગે દ્વેષી જીવનું જલે તો નિસંગ એટલે આ તો શું મહાત્મા ચેતવણી માટેનું પદ છે આખું આજના એટલું સુંદર છે એટલે હવે સમય થવા આવશે હે શું કરીશું સર્વીશભાઈ तो पदू शो जाम त्यामत नो बड़द ने कैसे घुसरी खो जामत नो बड़द तो पर खुद दखाती पैठो से थी करावे बैठो पर क्षेत्र खुद दखाती सकती छे खे जो गाठ मुझ न बवा वेशो जाती छे जाबना बवाई वेसो प्रकृत भूलने ओठ न देसो खुणा सो तुटी पढ़ से तोरा कृत बुल्न खुणा सो टूटी पढ़ से तो बड़ो भाव करावे बैठो माया बड़े तो छुटी करके थे बजे तो रन पर छुटी करते थे बजे को भूलो ने कजी आप नो अपनी कुपड़ी है be okay. ના માટેનું પદ છે સમજાયું એટલે ડિસ્ચાર્જ ભાવ માટેનું એલું છે એમાંથી પણ ચેતવા માટે છે આકાશ એ રીતનું છે આપણું અને જેમની પાસે જ્ઞાન કે ચક્ષુ નથી દિવ્ય ચક્ષુ નથી જ્ઞાન પણ નથી હું કોણ છું એમના માટે પણ એક ચેતવણી સ્વરૂપ આવે તો કે જો બુદ્ધિથી પણ સમજાય તો બહુ સારું કામ કરે જો લઈ લો એટલે અંજાર સાહેબ દિનકરભાઈ સાહેબે તમારી વાત કરી હતી દેસાઈ મળ્યા હતા નહીં તમને નથી અચ્છા અને આ જગદીશભાઈ વાત કરી હતી મને જગદીશભાઈને મળ્યા હતા જગદીશભાઈ ખાસ કરી હતી કિલનું ક્ષેત્ર ગમે છે ગમે છે ખરું ગમે છે આપણા બ્યુરોક્રેસીના સરકારના ડિપાર્ટમેન્ટ હોય બેંકના હોય બધા જ બધા બધા જ આપણા સમાજમાં જે હોય ને આપણે સત્તાધારી પક્ષ છે ને એ બધા આવે બધા એટલે પાર્ટીઓ તો હોય જ ને પાર્ટીઓમાં નહીં આવે એટલે એમને શાંતિ જગ્યા જોયે ને આવું બે ત્રણ દિવસ વાપરે ખરા જગદીશ કશું લેતા નથી કશું ત્યાં પણ એ લોકોને વાતાવરણ બહુ ગમે છે ત્યાંનું વાતાવરણ પર બહુ અસર છે બહુ જ અસર રાખે પુષ્કળ ઘણી અસર કરે અને આવું જ ક્ષેત્ર બીજું છે અમારે જોધપુર જોધપુર આપણે રાજસ્થાન ત્યાં આગળ ત્યાંથી પચાસ સાઠ કિલોમીટર ગામ છે તીવરી કરીને ત્યાં આગળ બહુ સુંદર અમારા સત્સંગી મહાત્માથી થયેલું છે અમને પોતાની જમીનમાં બહુ અદભુત છે તો હું તમને સૂચન કરીશ આ અત્યાર કયા આગળ કયા સાત મે થી તેર મે છે જો તમે રજા લઈ શકતા હોય ગોઠવણી કરીને તો તમે બંને જઈ આવો તો એના માટે જ રિટાયર થયા જાઓ આવ રિટાયર થયા ને એના માટે જજો ખાસ બહુ નસીબદાર બહુ નસીબદાર એટલે જરૂર જાવ આ વખતે એમનું વાત જોજો હા ખાસ જોજો તમે બંને જજો એને બહુ આનંદ આવશે ચાર પાંચ જાણ હોય છે ત્યાં સિબીનગર બહુ સરસ સાત થી તેર કે છે એટલે છઠ્ઠી રાતે અહીંથી સૂર્યાનગરી ગાડી જોધપુર જાય છે ને એમાં આગળથી ટિકિટ કરાવી લેવી પડે અત્યારથી કારણ કે આ લોકો બધા કરાવી રહેશે જગ્યા નથી રહેતી અંદર બહુ જ ના હોય છે એડવાન્સમાં કરાવવી પડે છ મહિના આગળથી કરાવી દેજો તમે આરામથી જાઓ ખુશ જાવ અહિયાં વડોદરા થી બધા કેટલા બધા સારા જાય છે છ બસો જ સો દોઢસો સો છ સવા તો ખરા પચાસ વાર બધા તો બોલાવો મંત્ર બોલો શું કહ્યું ના ના એવું નહીં ચાલતું બસ બસ ના રાખો પંજાબ કંઈ નહીં બસ બસ કંઈ નહીં એવું કશું નહીં ક્યાં બસ હા બી મેં ડેપ્યુટી કલેક્ટર પાસેથી રિટાયર થયા એમાં સર્વિસ નું થઈ એટલે ત્યાં બેસા જગ્યા જો બાજુમાં તો એક વાત મંત્ર બોલાવી લો ને તમે અસંત જયગાર બોલાવો આજે ભાઈ બોલા નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો હરિહતાન નમો હરિહતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આય રીયાણમો આય નમો ओ वास्ता ओ हेतो पंचन मुकारो हेतो पंचन मुकारो तंग वक्तानासनो नवोकार वक्तानासनो मंगला रमित सोधी दीं नमस्कारम त्रयौ देहिं पद्वम भवे मंगलम देवा ओम नमः परब्रह्म देवाय गो नमस्ते वार ओम नमः शिवाय जय सत्यनाम